લુકની લખેલી સુવાર્તા એનો આઠમો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય આઠમો થોડી મુદત પછી તે શહેર શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો થયો અને તેની સાથે બાર શિષ્યો હતા કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાળામાંથી સાજી કરવામાં આવી હતી એટલે મગદાલાની મરિયમ જેનામાંથી સાત ભૂત નીકળ્યા હતા તે हैरोद कारोबारी खोजा पत्नी यौहना सुसा तथा बीजी घनी स्त्रीओ जीओ पोता पूंजी में सेवा करती जरा घाक एक शहर शहर आया तर दृष्टात द्वारा कहू कि वावना बी वावे वावत तरह के बी मार्ग किनारी पड़ा તે પગ નીચે ખુંદાઇ ગયા અને આકાશના પક્ષીઓ તે ખાઈ ગયા બીજા બી પથ્થર પર પડ્યા અને તેને ભીનાશ નહી મળવાથી ઉગ્યા એવા તે ચીમડાઈ ગયા બીજા કાંટાઓમાં પડ્યા કાંટાઓએ તેની સાથે ઉગીને તેને ડાબી નાખ્યા વળી બીજા સારી જમીનમાં પડ્યા તે ઉગ્યા અને તેને સો ગણું ફળ આવ્યું એ વાતો કહેતા તેને ઘાંટો પાડીને કહ્યું કે જેને સાંભળવાને કહાન છે તેને સાંભળવું તેના શિષ્યોએ તેને પૂછ્યું કે એ દ્રષ્ટાંતનો અર્થ શું હશે તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યના મર જાણવાનું તમને આપેલું છે પણ બીજાઓને તો દ્રષ્ટાંત દ્વારા એ માટે કે જોતા તેઓ જુએ નહીં સાંભળતા તેઓ સમજે નહીં દ્રષ્ટાંતનો અર્થ આ છે બી તો દેવનું વચન છે મારની કિનારીએ પડેલા તો સાંભળનારા છે શૈતન આવીને તેઓના મનમાંથી વચન લઇ જાય છે રખે તેઓ વિશ્વાસ કરીને તારણ પામે પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે પણ તેઓને મૂળ નહીં હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વખતે પાછા હટી જાય છે જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓને વચન સાંભળ્યું અને પોતાના માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી સારી જમીનમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા રીલથી વચન ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી અથવા ખાટલા નીચે નથી પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે કેમ કે પ્રગટ નહીં કરાશે એવું કંઈ છાનું નથી અને જણાશે નહીં તા ઉગાડો નઈ થશે એવું કઈ ગુપ્ત પણ નથી માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણ તેનું જે છે તે પણ લઈ લેવામાં આવશે તેની મા તથા તેના ભાઈઓ તેને મળવા આવ્યા પણ લોકોની ભીડને લીધે તેઓ તેની નજીક જઈ શક્યા નહીં તેને કોઈએ ખબર આપી કે તારી માં તથા તારા ભાઈઓ બહાર ઉભા રહ્યા છે તેઓ તેને મળવા માંગે છે પણ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાળે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે એ અરસામાં એક દિવસે તે પોતાના શિષ્યોની સાથે હોળી પર ચડ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે આપણે સરોવરને પેલે પાર જઈએ અને તેઓ નીકળ્યા તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો સરોવર પર પવનનું તોફાન થયું જેથી હોળીમાં પાણી ભરાઈ જવા લાગ્યા અને તેઓ જોખમ આવી પડ્યા તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે સ્વામી સ્વામી અમારો નાશ થાય છે પછી તેને ઉઠીને પવનને તે પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ પડ્યા ને શાંતિ થઈ તેણે તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે તેઓ બિન અછરત થયા અને અંદરઅંદર કહ્યું કે આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આગના કરે છે ને તેવો તેનું માને છે ગાલેની સામેના સાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા તે કિનારે ઉતર્યો ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો જેના ભૂતો વળગેલા હતા તે ઘણા સમયથી કપડાં પહેરતો નહોતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો તેણે ઈસુને જોયો ત્યારે તે બૂમ પાડીને આગળ પડ્યો ને મોટે અવાજે બૂમ ને કહ્યું કે ઓ ઈસુ પરાત પર દેવનાદી કરા મારે તારે શું છે હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે કારણ કે તેણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો કેમ કે તે વારે વારે તેને વળગતું હતું અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા પર બંધનો તોડી નાખીને તે ભૂત તેને નાનમાં હાંકી જતું હતું ઈસુએ તેને પૂછ્યું કે તારું નામ શું છે તેણે કહ્યું કે સેના કેમ કે તેમાં ઘણા ભૂત પેઠા હતા ભૂતોએ તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડામાં જવાનો હુકમ ન કર હવે ત્યાં ઘણા ભૂંડોનું એક મોટું ટોળું પહાડ પર ચરતું હતું તેઓએ તેને વિનંતી કરી કે અમને તેઓમાં પેસવાની રજા આપ તેણે તેઓને રજા આપી ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોના ટોળામાં પેઠા તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડીને ડૂબી મર્યું જે થયું તે જોઈને ચરાનારા નસી ગયા અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું જે થયું તે જોવા માટે લોક નીકળ્યા અને ઇસુની પાસે આવ્યા ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેને તેઓએ કપડા પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઇસુના પગ આગળ બેઠેલો જોયો અને તેઓ બીધા ભૂત વળગેલો માણસ સી રીતે તે જેઓ જોયું હતું તેઓએ તેમને કહ્યું ઘેરા આસપાસના દેશમાંના સર્વ તેને વિનંતી કરી કે અમારી પાસેથી ચાલ્યો જા કેમ કે તેઓને ઘણી દહેશત લાગી હતી પછી હોળી પર ચડીને તે પાછો ગયો પણ જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેણે ઈસુની સાથે રહેવાની વિનંતી કરી પણ તેણે તેને વિદાય કરીને કહ્યું કે તારે ઘેર પાછો જા અને દેવે તારે માટે કેવા મોટા કામ કર્યા છે તે કહી જણાવ તેણે જઈને ઈસુએ કેવા મોટા કામ તેને માટે કર્યા હતા તે આખા ફેરમાં પ્રગટ કર્યું सू पाछो आए लोग आकार कर बनी जु जो याधिकारी ईसू ने पगे पड़ी विनती कर मार्ग घेर आव केम के तेने आश्रे बार वर्षरी थी मरवा पड़ी थी जो दरमियान घना लोग एक स्त्री ने बार वर्ष बी पूजी વૈદો પાછળ ખર્ચી નાખી હતી પણ કોઈ તેને સાધી કરી શક્યું નહોતું તે તેની પાછળ આવીને તેના કપડાની કિનારીને અડકી અને તરત તેનો લોહીવા બંધ થયો ત્યારે ઈસુએ પૂછ્યું કે મને કોણ અડક્યું બધાએ ના પાડી ત્યારે પિત્તર તથા જેઓ તેની સાથે હતા તેઓ તેને કહ્યું કે સ્વામી તારા ઉપર ઘણા લોકો પડાપળી કરે છે અને તને ચકદી નાખે છે પણ યીસુએ તેઓને કહ્યું કે કોઈ મને અડક્યું ખરું કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી ત્યારે તે ધ્રુજતી ધ્રજતી આવી અને તેના પગ આગળ પડીને શાકારણથી તે તેને અડકી હતી શી તરત સાદી થઈ હતી તેણે બધા લોકોની આગળ તેને કહી સંભળાવ્યું તેણે તેને કહ્યું કે દીકરી તારા વિશ્વાસ કરી છે શાંતિથી જા તે બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે ઉપદેશકને તસદી ન દે પણ તે સાંપડીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે બીમા માત્ર વિશ્વાસ કર એટલે તે સારી થશે તે ઘરમાં આવ્યો તારા પિત્તર યાકુબ યોહાન છોકરીના માતા પિતા સિવાય તેને કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહીં તેને માટે બધા રડતા ત્યાં વિલાપ કરતા હતા પણ તેણે તેઓને કહ્યું કે રડો માં કેમ કે તે મરી નથી ગઈ પણ ઊંઘે છે તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો પણ તેણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે હે છોકરી ઉઠ તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઉઠી અને તેણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો તેના માતા પિતાએ અછળ થયા પણ તેણે તેઓને આજ્ઞા કરી કે જે કંઈ થયું છે તે કોઈને કહેતા નહીં